નો નિયમ છે આ એ મોટો મોટો આ દુબના હોવું છે બીજી માત્ર સંસાનો નું કે આના એના બક્ષ ટેરવા છે કે ટેમર આવી જાય આદરા ઓ ગન સપલો બેટ જાય બઉ ઓછા હોય અને ડેબિટ ના પાક નો શું કહ્યું વસ્તુ છે જેટલી બેંક ધીરે લઈ નાખે ના ધીરે નથી પણ એવું સાંભળ્યું છે કે મનુષ્ય તો અમુક વિકાસ ગયો એટલે મનુષ્ય ની પાછો તો ફરે નહીં ભલે હલકા મલકી કોટી નો થાય કે મનુષ્ય થી નીચી કોટી માં તો જાય જ નહીં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 અજ્ઞા નહીં કલ્યાણ અજ્ઞાનીઓ નહીં નહીં અજ્ઞાની લખેલ હોય ને આગ્રહ હું શું છે માલ પણ આગ્રહીઓ છે એટલે ખોટા થઈ પડ્યા આ જવા આગ્રહ ખોટો નિરાગ્રહી છે એટલે બધા નું લાખ સાચી વાત સ્વીકાર તૈયાર છે કરોડો જાતના પ્રાણીઓ છે મનુષ્ય કઈ યોની માં જાય હે અડધી યોનીઓ તો આપડે જોય બી નથી માણસ માંથી એની પડતી થાય માણસ બીજી યોની માં થાય તો કઈ યોનિયન જાય કરોડો યોનીઓ છે એવી દંડ એક પ્રકાર નો ગુના કર્યો ને દંડ આ જાનવર ની ગતિ માં પાછળ અત્યારે મોટો દંડ વાળો અંદર ગતિ માં જાય તે કોક હોય એ તો પુનસારી કેટલાક તો કેટલાક જાતના પ્રાણીઓ તો આપડે જોયા જ નથી મૌસાહાર કરતો હોય અને જાનવર માં ગયો જોયા જ નથી કરતો હોય જાનવર માં ગયો હોય તો ગાય ભેંચ ના થાય ભેસ માં બકરીમાં ઘોડામાં હાથી માં હજારો જાતમાં પ્રાણીઓ છે કે જે નામ કેવું એમ છે અસંખ્ય જાતની જાત ના કરવું બોલો મારે જવું રહી કરોરી નથી માટે કોમ ઇન્ડિયા માં જરૂર નહિ આ તો ઇન્ડિયા માં અંધારું થયું તારું ગયું હા અંધારું ગોળ થયું એ તો હોતું છે આપડે કર્મ ની થિયરી હોય કર્મની થિયરી કાયમત ના દિવસે આપણને જજમેન્ટ આપશે કેવી શું કરે છે જ્યાં પોતે કર્મ કરું છું એવું જ્યાં આગળ છે નઈ બધું ભગવાન જ કરે છે અને બધું ભગવાન પુનઃ સમજતા નથી પાપ પુણ્ય તમે એટલું સમજે પણ પુનર્જન્મ ના સમજી શકે પુનર્જન્મ સમજે એટલે સમજી શકે માધુ શિવ અને તે સ્વીકાર કરે તો પુનર્જન્મ રોટલાની પડી છે આ ગણેશ મળી શકે એમ કયો છે અને જો એની આ સ્થિતિ થતી હોય અગર તો આ કેવાનું मनुष्य गति देवर्लभ गति मनाये पे मनुष्य गति मेह लोग शादी आवा पड़े के अहती गति बी सकता मोक्ष गति रही सकता हैूती है हाथ मैं सत्ता संजोग बास तो नहीं अच्छा आवा कयुग है સારા કાળમાં શબ્દ ના બોલે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 પણ જો કુદ્દલ નીચે ખેંચે છે અને આત્મા ઉપર ખેંચે છે પણ આત્મા નો ભાવ થાય સ્વભાવ નો જ છે પણ આજે પુદ્ગલ વર્ગીયું છે નીચે જ ખેંચે કરેલો ખેંચે થયા કરે છે પુદ્ધલ ભાગ ઉડાડી દેખો આપડે આ ટુગડું પાણીમાં કહેક ના તળે એને ડૂબાઈ ઉપર આવતું હવે એને છે ઉપર માટી લપેડી સારી ચીકણી માથી થી પણ ગંદી ના થવાય એવી ચીકણી તો તેટલી એટલે હેવી લોડ થયો ડૂબે ડૂબે કે ના ડૂબે ડૂબી નીચે દે પણ પછી માટી એવી છે પાણી કોકડા આવે એનો વગાડે બે દાડે ચાર દાળે થોડી થોડી થોડી વગાડતી રહે જેમ જેમ વગાડે દોડો દોડો ઉતી આવતી જાય નીચે દોડ ઉપર ચડી હોય પછી જયારે વધારે વગાડે ત્યાં દોડા એમ કરતી કરતી જેમ વગડતું જાય તેમ સેકતી જાય જેમ વગડતું જાય શેકતી જાય કે જયારે વગડી દે ઉપર આવી ને એના ઉપર જોવાનો સ્વભાવ છે અને આ માટી ખરી પડે પણ માટી ઘરે ઘોડે વરસતી નો સ્વભાવ છે મુંબઈ જયા છો ને આવો ને આપડી પતંગ ને બો અપાયા કરીએ છીએ પતંગ તો રમ્યા છે ને નાનપુરમાં કે તંગ મળેલો નહીં મળેલો મને નહીં મળે મને નહીં આવશે એક તરફ દોરી હાથમાં આવી જાય તમારા હાથમાં દોરી આવી દાલે કાલે ના હોય તો હવામાં બાટકા ભરવાના હવામાં બાટકા કરવાના એક મતભેદ જતો નથી એ હવામાં બાટકા ભરવા નથી ખસતો નથી ક્રોધમાન માં ખસતો નથી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 एम के बदा शास्त्रों में ठोकाटो करी है पार्शनाथ ना मंत्र बोलो काम थी मावी नो जाए गाय अत्यार प्रत्येक जूता मनस नु क्या खोल जाए अत्यार लोग मार्ग ना तो पार्क नुक करे तो मार पूजवा देखा है आज पेपर मूल બીજું કહ્યું હોય તો આવું ગાદા કહે ને અમારા અમારા બરકત ના હોય તો હું કહું ને અમારા આમ બે ગોળા રાખતા હતા આમ પણ કર્યા કોઈ સારા માણસ ને ખોર જોયું એવું કોઈ જગ્યા લખતા જ નથી રવિવાર આપડે બધા એક જ જાત ચિંતન કરવા વાળા માણસો છે એટલે અહિયાં ભેગા થયા છે ને આજે રવિવાર છે જયારે વિકલ્પો બંધ થાય જાણવું રસ્તો રસ્તો બરો વિકલ્પો બંધ થાય તારે જાણવું રસ્તો બરો અત્યારે તો વિકલ્પ વધે નહિ પણ બંધ થઈ જાય શું કોઈ ગાર ભે ત્યારે વિકલ્પ વધે નહિ ત્યારે બંધ થાય શું કયું કાંઈ માણસ કે છે તમે મારે બુદ્ધિ કાંઈ નાખી તાહી નાખી ના જાય એટલે બુદ્ધિ ને કારણે ધક્ મારે ના જાય બુદ્ધિ જણાથી ઉભી થઈ તે કારણો નું ભંગ કરુ ભટકાય ભટકાય ભટકાય ભટકાય કર્યો કોરો માણસ નો તારા બુદ્ધિ ચગાતી હવે મને કે સમય બુદ્ધિ શીર છે તારી મેં ન્યાય ખોલ્યો નથી મારો શું કહ્યું ન્યાય ખોરાક બુદ્ધિ થાય ન્યા થાય આખું દિવસ ન્યાય ખોરાક શું કયું સમજાયું ન્યાય માં હાઈકોર્ટમાં જાય શું કયું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય તો પણ એને કહેશે ના હજુ સમાધાન નહીં હાઈકોર્ટમાં મોર્યો સમાધાન સુપ્રીમ માં જાય અને તો પછી પ્રેસિડેન્ટ પણ હજ પછી ભર્યો નઈ ને આખું ન્યાય ખાતું પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું આનું નામ કઉ્યા અને ન્યાય નથી ખોલતા એ મુક્ત થાય શું કહ્યું એને કોઈ પણ પ્રકાર ન્યાય ખોલવો મારી જિંદગી ન્યાય જ નથી શું કહ્યું આ મારું ગયા અવતાર નું આવ્યું કે પાછળું આવ્યું કે પાછલું પાછલું પાછું ક્યારે ઉભું થયું હશે એ પાછલું પાછું ક્યારે ઉભું થયું હશે એટલે તો જોવાની જરૂર છે આજે ના માની લેવાનું પાછું આવી ગયું હા એ પાછું કાઢું જોવાનું જવાનું જ નથી સમજ થોડું સમજે ધણીરા મારા મહેતા જે વાત કરું કે ડાકોર માં જયારે એમને પ્રશ્ન કર્યો હતો કે ન્યાય ખોલવાના દાદા પણ હેલ્પ માં ક્યારે નહીં કુદાકુદ કરતું કે દાદા હા આગળ થયો તો કામ થાય હેલ્પ માગવાનું વાંધો નથી ન્યાય ખોલવાયું બધું ન્યાય જ થઈ રહ્યો છે એમ કહીએ તો બંધ વાકે ચલાવે તો સીટ થાય જાય એટલે પછી વ્યવસ્થિત એમ કહીએ કે બંધ ગાડીમાં ખે ચલાવો સાવચેતી પૂર્વક ચલાવો અને અથડાય તારે વ્યવસ્થિત શું કરવું અથડાયો છો આપડા મનો અંતિમ વ્યવસ્થિત છે એમ કઈ એને ના કેવું વ્યવસ્થિત છે હા વ્યવસ્થિત વ્યવસ્થિત દુરુપયોગ કરવા ગુનો હા છતાં કોઈ ખરે શકાય આ ઇન્કમટેક્સ સાહેબ છે બે લાખ મોકલે ક્યાં જ આવ્યા હોય અને પેલો આગળ લઈને આવ્યા વાંચે એટલે પોતે જમણા જયારે નહીં બધા નું જમણ બગાડે બસ બગાડે ના હોય એટલે આપડે તે ગયું છું કે મા આપડે વર્તમાન પગાર આવે તો ઘણી વખત રિફંડ નો પગાર આવે તો સમજી જાય કે સાહેબ મને રિફંડ નો કાગજ આપ્યો છે બમ પાડે સાહેબ પણ આ તો રિફંડ નો કાગજ બોલો ને હું ગયેલી જાય નઈ બધી તો આપણો દંડ છે ન્યાય ખોરવા ગયા ત્યાં રોગ ફરવો આનંદ કરવો અને ન્યાય ના ખોરવા તર ગયા વાત સમજી રામ ટું કે ચારથી ભોગવે એક શબ્દ ગેર લખી રાખો નહીં તો ભગવતી ભૂલ કોની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 જગત ની સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે શું કઈ પણ સેવા થતી હોય જગત સેવા ના થાય પોતાની સેવા કરો જે પોતાની સેવા કરે છે એ જગત સેવા કર્યા કરતા વધારે શું કે પોતાની સેવા ને કરો કોઈને દુઃખ ના દે શું પોતાની સેવા કરતા તમે પૂછ્યું કે સાહેબ આપ બાળકા ની સેવા કરશો પોતાની તો સાહેબ કે પોતાની કરીએ છીએ મને એવો રસ્તો દેખાતો પોતાની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 રોયલ્ટી વાળા બધા બધા લઈ જાય તો મળતી અને બીજા બધાને તો વોટ જ આપતો નહિ આવડતું પછી એમાં આ લોકો તો તેમાં ચોક્કસ છે લક્ષ્મી અને વિચાર છે બીજા બધા નથી લાજમાં એવું આપડે કઈ ધ્યાન રાખીએ આપડે શું કરવું એટલે કોને વોટ આપો છો કંઈક અમે ઠાકોર ભાઈ ને ત્યાં ઠાકોર આપીએ લોટ પોતાના લોક ના અધિકારી બહુ દૂધ માણસો એવા છે કે જે આ બે માંથી કોણ હિતકારી છે એવું જાણતા હોય બધી બુદ્ધિ ચાલુ થાય સાત માં બધી મેરા ભલા હો એમાં બધી વાત છે એનું કયું તે ભગવાન જાણે ડગા ફટ કરે તે અપમાન ખબી રહ્યો તે પારકા નહી ખબરથી આવું બધું કરી રહ્યો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 તો હા અહીં આગળ છે તે નિરામિષ તો આપડા ભૂત્યા થયું થોડુંક આવે પેલું નથી નિરામિષ કારણ થોડું ભૂત્યા રહી શકે છે મુસલમાન કે અહીશ અહીં જો સત્ય છે ને પણ આશા થાય આમી ન સમજવું પડે સમજવું પડશે નહી તો ગોડા ખાઈ ને સમજીશું નથી શું થાય કે તું સત સાધન છે એને તો જાણે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 એ બુદ્ધિ હોય તે સારી બાકી બીજી બુદ્ધિ બુદ્ધિઓને કરતી આપવાની જે બુદ્ધિ એ ઉત્તમ બીજી બધી બુદ્ધિ મોઢે છે ઉત્તમ બાંધી મરાય મરાય કર્યા નફો ખોટ જુએ જ્યાં જોયે તો બસમાં બેઠક કરે જોઈએ નફો કહેવાશે જ્યાં જુએ તો નફો ખોટ ડ્રાઈવર નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો પેલી બસો પેલી ટ્રકો ભી રહેલી અને આ કાર વાળા તો બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી નહી તો પોતાની સેવા કરે પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહીં જે પોતાની કરે છે આખા જગત ની સેવા કરી દેવાની સેવા કરી દે પોતાની સેવા કરનારો આ જગત તમામ માણસો ને દે પણ એ કોઈને ના આપે તમામ માણસો એને દે પણ એ કોઈને દુઃખ ના આપે દુઃખ ના આપે નહી પણ એને ખોટા આશીર્વાદ પણ ના આપે કે તારું ખરાબ થયો સારું થાય અથવા તો એમ કે દુઃખ દે છે પણ એ દુઃખ દે એવું માને જ નહીં એવું એને હોય કે દુખ દુઃખ દેખે તો એને આ દુઃખ દેખે એવું હોય જ નહીં હા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 घरों थोड़क अपमान जर्तन करे तो जगत कर तो करू आ रहे तो श्या मनुष्य हा कहू चु लाइन ना पसंद पड़े तो यसे श्या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 અટકાયે તો એનો વાંધો નથી આપડે જુદો છે રામનાથ ગોયકર મારું અપમાન કરે તો હું સર્ન શકું બારોજ જરાક કરે તો કરી શકું પછી ક્યાં આપણને વિચાર ભર આવ્યું પછી बारोट मारू अपम करोय करे तो शहन करे तो मैने डर के मेरी साहबी नौकरी बढ़ू जो आ मैं कई डर ना आम समझ शक्ति क्या उम्मीद शंका है ना क्या मारु अपन करे એ તમને ડર છે એક જાત નો આ દુનિયા મેં દાખલો જ આપ્યો છે જેના તુલસીદાસ કહ્યું કે સમર્થ નઈ દોષ ગુસાય સમર્થ માણસ ગમે તેમ બિહેવિયર કરી શકે છે એનો દોષ પછી નીકળતો નથી ઠાકોર ગમે તે ગમે તેમ બોલાવી શકે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 प्रेक्षारी प्रेक्षारी जो कि मां। मां के तो हिसाब से हिसाब गेज बस कोई आटी दखल करो नही चर्चाओ चर्चा के थे चर्चाओ थे विज्ञानी रीते फेर चौक्स पेड़ है सारा मानसो गर्तन करता तो आप समझी सके जवाब चौक्स पे शांति मारे काम करने की शक्ति बढ़े उकेल सरस आवता है एट् फेर चौक्कस पड़े शुभ कहतेज्ञान पी ए उकेल चौक्कस पड़े कि कोई वस राखवा મારો મારે અપમાન ના કરી શકે એવું જે ભાવ છે તે તમે વાગ બધી રક્ષણ કરો છો શું એ રક્ષણ કરવાનો જે તાપ પેલા લાગે છે રક્ષણ કરનારો હોય વાગ બધી એનો જેટલો તાપ હોય એના કરતા પેલા તાપ જે રક્ષણ ભયંકર શીતળો તાપ હોય કેવું હોય મોટા મોટા પાણી થઈ જાય છે વાઘ ને બકરી સાથે પાણી પીતા માટે આપડે હે સીલ કેવો સીલ આ વિજ્ઞાન પામે હોય તો સીલ કેવાય નઈ તો કોઈ રીતે સીલ કેવાય જેમ સીલ કરવા જાય છે વાઘ ને બકરી એકાથે પાણી દીધા ઇતિહાસ ક્યાં છે પુરાવા છે વિતા વાક્ય સ્વીકારવા જેવું હોય તે વાદી ને પ્રતિવાદી બંને સ્વીકારે શું કયું કોણ કોણ સ્વીકાર વાદી બંને સ્વીકાર અનુકૂળ આવતું આવે કેવું હા ત્યાં રાગેશ વાણી છે માને પ્રતિવાદી ને કોઈ ઉભો ના वादी प्रतिवादी ने जहां आगे सम्मानी पूरु थी सके सार सर्विस चालू रहते लोकसत्ता ही चालू जैसे आ विज्ञान ही पूरे लोकसत्ता सारू चाल ज्यादा करता हार चिंता सहित करता था चिंता रही सारू थे कि ना थे સાહેબ મુંબઈ જાય ચંદ્રકાંત પછી જ્ઞાની જ નાખી જાય જ્ઞાની અનુ નામ કે વ્યવહાર હિસાબ છે અને નીચે હિસાબ છે બંને છે વ્યવહાર કાતો પડ્યો એ ભગત કેવાય શું વ્યવહાર કાતો પડ્યો એ ભગત કેવાયત ગેલા ભાઈ જ્ઞાની ગેલો વ્યવહાર વાળા કે બઉ સરસ વાત કેવું અને પેલા કે ભગતે ગેલા જ ભાઈ એક બાજુ હા એક જ બા પોતાની સેવા તો બધા પોતાની સેવા એટલે કોઈ ને દુખ ના રહે પેલા એમાં બધી ચીજ આવી જાય એમાં આ બ્રહ્મચર્યુ ક્રમચર્યુવાનું જૂઠું બોલાય નઈરી ના કરાય બધું હિંસા ના કરાય પૈસા ભેડા ના કરાય પરિક્ર કરે પૈસા ભેડા કરવા એ હિન્દા છે કે આ હવા નીકળ્યું આ જગત માં કોઈ પણ જીવ ને ચિંતિત માત્ર મન વતર કયાથી દુઃખ ન હો એવું પાંચ વખત બોલી નીકળે જવાબદારી મારી કરી આવડે ને તું જોઈ લઈશ આટલું બોલજે ને દુઃખ થઈ ગયું એનું જોઈ લઈશું પણ આટલું તું બોલજે તું બોલજે ક્યાંક મારે દુઃખ બે હજાર જોવાનું એ હું કોર્ટમાં એ વાક્ય જોવાનું છે ને એવું કરી લઈશ તું આ મારા પાંચ વાક્ય બોલજે ને બરાબર માધો ઘરો આમાં કઈ ભારે ઘરું સારા દિલ થી સારા દિલ ભગવાન યાદ કરી ને સારા દિલથી બોલો ને પછી કયા ગામ ના રહી તમે આપણે ચાર મહિના સાહેબ કોઈ થઈ જાય પોતાની જાય છે દરેક વાત નો ન્યાય કરે નહી બધા કહે છે બધું સાહેબ ન્યાય કરે છે ન્યાય પડ્યા છે એની તો આ જ છે અથડા ક્યાં છે પોતાનું દુઃખ જતું રહે પછી તો બીજા બીજા કોને કેમ પપ્પા દેવું પપ્પા કે છે કારણ કેવા લાવી લઈએ એવો લાગે લાગવા ભૂલ શકે છે